અમે કઈ રહ્યા નઈ અમે તો બરોબર છે બરોબર છે વાત સાચી અમારી ભૂલ થતી હોય વખતે એવું કહીએ કઈ કઈ બે માતા પૂર કરી એકનું એક જ પોતાનું સાચું મન મથાપડ કરીએ શું ફાયદો સાચું એને સાચું કેવું જોઈએ અમે સત્ય ને સત્ય કહીએ છે માટે સાચું કહીએ કહીએ ને જય દાદા ભગવાન ઓહો ભગવાન ગુલાબી પેલું છે કાકડી બોલે બોલી છે દાદા હોય આખું બોલનારા બોલે ગોપાલ ગંજે ખરેખરી મજા થઈ જશે ને ના તો બીજું કંઈ નાડું ને ઓન મક્સમાં આઈ જવું હોય તો આયને ખરો દેવા ને આરાગો તમને શું ને ઓનલાઈન પણ કરી શકો છો શું કામ માં લાગે સફળ કરે આપણા કામો સફળ કરે સફળ કોણ કરે છે આપણે ખોટા કામો સફળ કોણ કરે જો સફળ કહેતા હોય તો સફળ કોણ કરે આપણે ખોટું કરેલું હોય તે ખોટું કરેલું હોય તે તે અફળ કરે છે અને સારું કરેલું તે એ હરકો કરે એ સરખો કરે હે સારું કરેલું હોય તે સરખો કરે ખબર કરે ને સરખું કરે છે એ શું કાર્ય કરે છે જાણો વગર કમ વિરોધાભાસ લાગે જો સારું એ કરે છે ખોટું પણ કરે છે ખોટું આપડે કરીએ બસ હા બહુ સમય વાવ જોયેલી નઈ વાત નીચે છેલ્લા પગલીયે છે કે તમારું જ પ્રોજેકશન છે આ એ ચોર કે સમજી જવાનું કે આપડે ફેરવાની જરૂર છે કઈ પણ દુખાવે આપડી ભૂલ ના પરિણામ છે શું કવ દુઃખ હોય કેમ કે દુઃખ કોણ રહી શકે કોઈ તમારો નથી પ્રકાશ અને આનંદ આપે છે ભગવાન દરેક જીવને બીજું કઈ કરતા નહીં આપે છે ને આ નહીં આપે બધાને આપે છે સરખું સમાન વિચારવું પડશે અને ટેમ્પરરી સુખ જોઈતું હોય તો ભૌતિક સુખમાં પડવું ઓલ ધીલે ટેમ્પરરી તમે પરમાનન્ટ થઈ જાઓ હવે તમેન્ટ થઈ જાવ તમને પરમાનન્ટ કરી નાખી વાત સારું કે નઈ બધા ના થાય તો જીવન સારું કે આવું છું કઈ ને ગયા શક્તિ આવી ગઈ છે શક્તિ બધી ખરાબ થઈ ગઈ છે નાખી દઈશો ચાલે ચલાવવાનું પૂરું થાય ત્યાં સુધી તમને સર કરી દે ચિંતા ના થાય એવું કરવું છે ભાઈ નથી ગમતી ચિંતા કોને ગમે કોઈ ને તમારે જોબ કરવાની સર્વિસ કરવાની બધું કરવાનું પડે કાલે કરી શું ખા ઘર મકાન પલંગ પણ ઘર ચિંતા પારખી લાવે તું સૌ ચિંતા લી આતો ઘરના કપડા કરે છે કે ચોરી લાવું છું કઈ ઘડિયા કઈ ચોરી લાવે તો બસ આ ચિંતા કરે કાગળ લઈ ને આવે છે તને દેખાડે ખરા તું કઉ કેમ જતો હોય છે તક ના ઇન્વિટેશન કાગળ ઇન્વેડ દુઃખો છે આપડા અમે ઇન્વાઈટ નહી કરતા કે સુખ ને ઇન્વાઇટ નહી કરો દુઃખ ને ઇન્વાઇટ કરો જયારે આવું હોય ત્યારે આવજો છે ને ટાઈમ જ મળતો નથી જરા પૂછારી આખો દરો કામ કામ નઈ કામ જયારે હિન્દુસ્તાન માં કેટલા લોકો કામ જ ખોય ખોય કરે તો શું દુઃખ હતું હવે પરમાનન્ટ જોઈએ છે ને દરેક જીવ સુખ ને ખોલે છે અને સુખ એને અધરું ગમતું નથી સુખ પૂરું જોઈએ પૂરું આવતું જ સુખ પછી દુઃખ આવે જ છે એટલે આપડા કલ્પિત સુખો છે સાધા સુખ તમને મળેલા સાચું સુખ તો મને મળેલું ખસતું જ નહીં ઓછું થતું નથી લાગે છે મને મળ્યું હશે એવું મને સાચું સુખ મળ્યું છે એવું લાગે છે નહીં હા ખાતરી થઈ જાય મોડા પર થી ખબર પડી જાય સિક્રેટ વાળા બધા ન સ્વીકરેથી વાત શું શું શ્રી કૃષ્ણ બેડરૂમ સુધી રાખું છું સવાર મારો એનો વાંધો નહીં તમારે એવું થવાની જરૂર ને અમે કચી એવું તમારે થવાની જરૂર ને તમે તમારે બોલાવો મામસ્કાર વાત નથી આ કરે બિલકુલ હંડ્રેડ પર હું જો ભગવાન થઈ બેઠો હોત તો પોલી હોત મારે પાંચ ચાર ડિગ્રી ખૂટે છે એટલા હાર હું દાદા ભગવાન ભગવાન ની થ્રી હંડ્રેડ સિક્સટી ડિગ્રી મારી ત્રણસો છપ્પન છે તમારે થોડી ખૂટી છે ના ના હિન્દુસ્તાન ના માણસ માં ધર્મી હોય હિન્દુસ્તાન માં એટલે મધુ ને ડિગ્રી હોય પછાત બેકવર્ડ અધ્યાત્મીસો ઉપર છે ડિગ્રી એટલે આવે તમને ત્રણસો છપ્પન થઈ ત્રણસો આઠ થઈ જાય એવું કરી આપીએ તમને તારે કરવું છે ને એવું છે પુરુષ નો ઉતાર્યા ના ગમ્યો એટલું કરતા છે સુખ નથી ગમો એટલો અનુભવ થયો એટલો અનુભવ થઈ ગયો ને આટલા પૈસા હોવા છતાં સુખ લેખાયું નહિ તમને હે અને ગોપાલ ગોપાલ ભાઈ પણ પુલસારી એટલે બધા દાદા હતી મરી ગયા ને પૂનૈ બૌ કે પેલા ભાઈ ને પુનૈ કે રમણ બેન બાળક કોનો છે બાળક એનું બીજ કોનું છે ઇન્ડિયન નું છે તો એની ડિગ્રી ઇન્ડિયન ઉપર અને અમેરિકન છે અમેરિકન ઉપર શું અમેરિકન માણસ આપડા ઇન્ડિયા માં જન્મે તો દેશી કેરી છે હા આફુસ ની આફુસ ગમે ત્યાં ત્યાં ઇન્ડિયન એટલે કથી સમજ ના પડે પણ પુનર્જન તો સમજતો હોય કે ના પૂર્વ નું કઈ ઋણાનબંધ ખોટું છે તેથી આ દુઃખ રહે અને આ લોકો તો આપડે જુંગી હસી વાર નો થાય તો નભાવ નાનો ભાઈ એ જાણે હિસાબ છે આપડે ચૂકતા કરવો પડશે નભાવ નાના ભાઈ અને આ તો નાના ભાઈ એમાં જાણે ખરાબ જ છે આ મળી દે અને આપડે તો પુનર્જન્મ નથી પુનર્જન્મ ની સમજ આવી રિકાનેશન ની સમજ આવી પુનર્જન્મ ની અને આમ અમેરિકન હોય તો એની ડિગ્રી વધે કે નહીં આ ભાઈ સમજ આવેલી કોક જ બને આવે જ નહીં એ બોલે કે પુનઃ બોલે તો એને આવે નહી આવે ગમ્યા ડાયમંડ શું કહ્યું રફ ડાયમંડ એ કેમ દાદા એનો પ્રશ્ન છે એ કેમ રફ ડાયમંડ કેમ જવાબ સ્ટેશન એ કેમ દાદા મીનુ નો પ્રશ્ન છે કેમ કે રફ ડાયમંડ કેમંડ એડપ્ટિંગ બabouts માં ઇન ઇનસાઇડ વિજ્ઞાન કા આઉટસાઇડ વિજ્ઞાન માં 100% તમારા ઘણા ફ્રેન્ડ છે તે રિદ્ધિજીને માનતા જ નથી એ લોકો ક્રિશ્ચિયનિટી કે રિદ્ધિજીને કેમાં માનતા રહેશે કાઈ કે લોકો ને આ એ ઇન્ડિયન જન્મ લઈ ઇન્ડિયન આપણે ઇન્ડિયન છે તો એને 20 ડિગ્રી એને કેમ વધારેનોનો જન્મ એટલે એનું કારણ શું એમ બહાર છે એ લોકો અંદર જોતા નથી એ લોકો બહાર નું જોતા છે જોઈએ એટલે કારણ કે માલ છે તૈયાર છે અંદર માલ તૈયાર છે દાદા પાસે આવે તો દાદા તૈયાર માલ જોડે બે વર્ષ કચ્યું બે વર્ષ બે છે બાહ્ય વિજ્ઞાન બઉ્યુતિક વ્યવહાર માં સિન્સિયર હોય સાચા હોય અને આ વ્યવહાર માં જૂઠા અનસિન્સિયર તો પણ આ ઊંચા કેવાય દે કે વ્યવહાર માં આપડે જૂઠા હોય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 ભગવાન ના આ ભગવાન ના બાળકો છે એને બુદ્ધિ જ બુદ્ધિજ બુદ્ધિ અને એ થઈ નથી ડેવલપ થઈ નથી તારી જોડે આવે અને પોતાની ગાડી તને લઈ જાય અને બાર આગળ બ્રેકફાસ્ટ ના પૈસા આપે ભાઈ અને આ તો લોકો તું કઉ ને હગા ભાઈ ને તો ભૌતિક ની અંદર આગળ ખોરાકર ફૂડ થી બહુ વધી છે જોવા માંગતા ઇન્ડિયન છોકરાઓ પણ માંચ્છી ખાતા હોય જાનવરો પણ કબૂતર કેવું વેજીટેરિયન ખવાય જ નહીં હિન્દુસ્તાન ના મા ઈચ્છા જ નથી એવી ડેવલપ થવાની તમે જ અંડર ડેવલપ છે આપડે કરવું પડે ભૌતિક માં અંડર ડેવલપ છે ને કેવા સુક્યા હોય છે પાંચ હજાર તો માં જઈને બધું લઈ આવેલી આવશે તારે શું કહે એટલે લોભ હોય એને લોભ હોય પાંચ હજાર લાપરી વાપરી અને રસ્તા માં જતા હે લેડી પાછી આમ આમ કરતો દાદા પપ્પા ના ચાખવા જેટલા ઇન્ડિયા વાળા હજી ગયા છે ટીબી ના જંતુ ફેલાયા છે પૂછું છું ટીબી ના જંતુ ફેલાયો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 હું બોલાવું અધ્યાત્મક જ્ઞાન માટે આપડો ધર્મ જેટલો પ્રચલિત છે તો આ લોકો જેવી રીતે ત્યાં પ્રચલિત કરે આપડે કે શું કરવા નહી કરવું આપડા પોતા માટે તો ખરોજ ને કોનો પ્રશ્ન છે ભારતની ભૂમિપીજો ફર્સ્ટ ડેવલપમેન્ટ બતાવું તમે માનુષો નું આધ્યાત્મિક ડેવલપમેન્ટ ફર્સ્ટ ડેવલપમેન્ટ એ તમને દેખાવું ફર્સ્ટ ડેવલપમેન્ટ આફ્રિકાના નિગ્રહ ને એ ફર્સ્ટ ડેવલપમેન્ટ અધ્યાત્મ પુનર્જન્મ છે સમજે જ નહી એટલે અમેરિકા ભારતની ભૂમિકતા અને આપડે તો એ હાથ પેઢી નો લોક હોય મારા છોકરા ના છોકરો આ સમજાય વાત છે ભગવાને ગીતા પણ આવેપ્શન હોય કોઈ એક્સેપ્શન એટલે કોઈ કોઈ બીજો કઈ કર્મ હિસાબે બંધાયો હોય ને અહીં જન્મ લીધો હોય ભારતીય અને પછી પાસે ત્યાં આવે એવું બને धन के अवतार सुधरे कर्म नु बंधन केवतार पुधरे सुधरे तो નું બધન સુધરવાનું હોય નથી બિલ્ડિંગ કરતા સારામાં સારું દેખાય પાછું એનું અમુક મુદત પૂરી થાય ત્યારે બધા કરતા ખરાબ દેખાય વધારે જૂનું થાય તારે કારણ વધુ વધુ આર્કી વધુ ખરાબ લાગે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 ગાય પુસ્તાર સારું લાગ્યું તમારી તો પ્રજા ગવર્મેન્ટ ડેમોક્રેટિક છે અને પ્રજા પણ ડેમોક્રેટિક વિચારની અમારે ત્યાં ગવર્મેન્ટ ડેમોક્રેટિક પ્રજા ડેમોક્રેટિક જ નહી ગવર્મેન્ટોક્રેટિક નહીં સરકાર સારું છે સડી ગયેલો માલ તો પણ સારો પેલા કરતો સારો કારણ મને છોતેર વર્ષ થયા મેં જે જોઈ લો પેલા બહુ જ ખરાબ હતું રેસ્ટેડ માલ गायकवाड ना तेरा जुदी जात ना આ તો અમુક સ્ટેટ ને એટલે રાજા કે એને લખાણે એટલે પછી બધા ખુશ થઇ ગયેલામેન્ટ તો એનું તેલ કાઢી નાખેલું કરવાનું શું એટલી બધી ખુમારીને એટલું બધું એ આ અમેરિકાનું જેવા નઈ બ્રિટીશ બહુ છે ખુમારી વાળા ને પેસા પણ ના થાય ઇન્ડિયન ને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 જે મકાન ખરાબ થઈ ગયું જૂનું થઈ ગયું એને તોડી નાખવું છે ના આવ્યા પર ના પરિણાય चामी हारी <laughs> <laughs> देशन कल ना हो संस्कार क्या ये ये ये कोने होए कोह पास ने पोची वे अपने મીઠી કેરી ગોપાલભાઈ ને કઈક જયારે ખાતી નીકળી છે ભગવાન ના ગીતા માં લખ્યું છે કે ગમે તે પાપી માણસ ભગવાન ને શરણે જાય તો એનો ઉદ્ધાર થાય છે તો અમેરિકા નો ધારો કે શું જયંતિ કે છે भगवानी कृष्ण भगवान कहूस उद्धार केम नाइना उद्धार है कारण पियाण लेवा मकान बुद्ध <laughs> है મને માન કે મને એમાં સમજ નથી સમજ નથી પડતી પટેલ છે ઓરિજિનલ રાઈટ મીના કે છે કે આ બધા જે ટ્રેડિશન આવે છે ને કે પટેલ છે કે જૈન છે આ બધાના જે ટ્રેડિશન છે એ બધા કે છે કે मैंने समझाई नीट मैंने के तो मैंने फिट नाजू के मूल तो आसपर्ट से वोरियर तरीके राजलन करते पालक करके राज क्षत्रिय ક્ષત્રિય પ્રજા જે બ્રહ્મ ના માર્ગ ઉપર લઈ જાય અને તે પોતે કર્યા કરે બધાને લઈ જાય એ બ્રાહ્મણો અને વૈશ્વ શું કરે લેવે વેચ નો વેપાર વેપાર બધું ખેતીવાડી વેતી વાળી એક્સપર્ટ થયા ટોચ પર બેઠા પણ પછી રીજ પોઈન્ટ પર ગયા તા અહીંથી બાંધ્યું અહી બંધારણ થયું એમ એટલું પોઈન્ટ પર ગયું તો બઉ જ દીપ્યું અને પછી રીજ પોઈન્ટ થી ઉતર્યું બહુ જ ખરાબ દેખાયું સમય અત્યારે એને એક કરી નાખવા જેવું છે અને પારસી ને જો પારસી ને પહેણ્યો મુસ્લિમ પહેણ્યો માર ખીજ કારણ કે પુનઃજન્મ સમજતા જ નથી બિચારા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 हरे कृष्ण हरे राम वा हरे कृष्ण हरे राम वादि हिंदू थी गया मजा न थोड़ा वक्त हई एम छोकराता मजा ना आनंद थे शांति थे मजा ना आए डेवलपमेंट उतरी जाए तो એટલે ધ્યાનો ધ્યાનો જે ધર્મ છે ને તેને તે જ પકડવું જોઈએ એમને માટે જે ક્રિશ્ચન ધર્મ છે ગમે તે હોય પણ એમાં ડેવલપ કરીને કરવું પડવું જોઈએ આ તો આપણા લોકો આવું સમજ આપણે તો આવતા હતા મેં ના મને એરપોર્ટ ઉપર મૂકવા આવતા રહું ના પાસે ડેવલપમેન્ટ જાણવું જોઈએ ને ને ને એને માટે છે ક્રિસ્ટ માટે છે ટોપ નઈ કે તમારા માટે આપડે ખરાબ કામ કરીએ કર્મો કરીએ सुखी बच हजार डॉलर तो व्यवि नहीं बुद्धिपरे बुद्धिपरे बुद्धि वपरे नही એમના છોકરા ને છોકરો મોટી ઉમર ના થાય એટલે અનાર તું તારી જુદા અમે જુદા આ ગાય ગાય છે ને ત્યાં બાબા બાબા ને દે છ મહિના માં તું જુદી ને અમે જુદા આ લોકો છે કે અને આપડા બધું ખરાબ થઈ ગયા કરતા તોડી નાખો બધું આ ફ્રેક્ નાખો જૂનું થયું ઓલ્ડ બધી એક એસી વર્ષ ના માટી હતા દીખાભાઈ આપડે મરી ગયા ધણી મરી ગયા પછી ખાટલો મૂકે છે ને ચવણી કરે છે ને तार छोकर कहू के काकी, काकी, काका ए तो तेरे बेना धक्का मारे तो तेनाली नहीं माले शु कह શું કે રહી ગાય ખાતે પણ હિન્દુસ્તાન કલાક માં જુદી થઈ જાય બાબો હોય જુદી બાબુ લઈને જતી રેલા જતો રેડો જેમ કૂતરો કુતરી હોય ને છૂટા થઈ એવું જુદા ના થાય નભાવા ના શીખેલા હોય નભાવું ગ્રેટેસ્ટ ડેવલપમેન્ટ છે શું થયું તને સમજાય થોડું એ અમુક શબ્દો હશે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 well well i mean the inner world the spiritual wealth, the knowledge of the universe how can such beautiful knowledge be uh not uh, understood not taken advantage of kede bharat jare bahut samruddh atu advaatmik ma pan bahu aagal atu to e evu atlu bhuje samruddhi ne atlu bhuje gnyan atu chhataye loko eno laabh <laughs> kem na lai shakya ene paacha kem padya e kaal pharyo सत्युगत द्वापर आता आयो कलयुग आयो रा देवा दिए फेरफार संजो फेरफार બીજું કઈ બગડ્યું નથી ખબર પડી તો કલયુગ ના આચારો કલયુગ નું રશ્મિભાઈ કયુગ ના વિચારો ક્યારે જશે કયુગ વિચારો હવે ક્યારે જશે એ થોડા વિચાર થોડા કાલ માટે જવાના છે બે એક વર્ષ માટે પછી પાછા આવી જવાના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 આ પછી થાય એક અવતાર બાકી રે સીધો જન્મ લઈ ને પછી થાય એવી ભૂમિકાઓ છે પંદર ક્ષેત્રો છે આપડી ભૂમિકા છે પાંચ ક્ષેત્રો છે જ્યાંથી મોક્ષે જવાય સીધું એક અહીંથી ના જવાય એટલે અહિયાં આગળ અમારી પાસે સિક્કો વાગે